તે આપણે જ પડશે પુણ્ય બંધેલું હોય તો ભાવ થાય છૂટાપણા નો ભાવ આથી બધા મુક્તપણા નો નિરાલંબ પણ અવલંબન કોઈ હોવું કોઈ પણ અવલંબન અવલંબન અવલંબન ના હોય આપણે શું કરીએ અવલંબન કોઈ પણ જગ્યા એને કારણ સ્વાભાવિક સુખ છે કેવું છે પાણી છે ને બે ગુરુ ઊંચું કરવું હોય તો મહેનત કરવી પડે હવે નીચે દ્વારા સ્વભાવ છે આમાં કોઈ ખાડો આવ્યો તો ખાડો ભરાતા બધી ભરી ચાલુ છે એ સ્વભાવી છે એ આત્મા સ્વભાવ છે આનંદ કરવા આત્મા સ્વભાવ દ્રષ્ટિ લોકોની અને વિવાહ ઉપર છે એટલે જે ભૌતિક માં જ્યાં સુગ નથી ત્યાં સુગ આરોપણ કરે છે તેથી આ બાજુ છે વિજ્ઞાન છે આખું વિજ્ઞાન આખું પૂર્ણ સિદ્ધાંત સમજવાનું તમારે જોડે બે ચાર મીટર હોય ત્યારે અતે બેટા દર ગછા દર કોણ કહેવાય તો આમ다가 સમય જોઈ જ રાખીશું કાજે ભાઈ તો જો ને યાર ફોટો સરુ થયો દરવાજે એટના પ્લેન ભરાયા ગયો ઓ આ ગઈ સાવ તો ન થાવા કે આને મે તો ખાલી ગંદે મારી ખોટી કરતા ની પાછે એવું જ છે બધું મને ફિકર છે માકના બાબાને સંભળ ગ્રહ સમજાય જે સમાધિ નિર્વિકલ્પ સમાધિ જ્ઞાન આપ્યા પછી આપડા લોકો સમજણ ને એટલે બે વિકલ્પી બોલે લૌકિક માં પણ અલૌકિક ના કેવાય લોકો આમ ભાન જતો પડ્યું એટલે ખુશ થઈ ગયું આના અંદર એટલે બહાર નીકળ્યા બાર ભાન ભૂલી જશે પણ એના બધી રહેલા માતાજી ની ભક્તિ છે એ ભક્તિ ના પરમા કામ કરી રહ્યા માતાજી ની ભક્તિ છે જબરદસ્ત હોય ને એ ભક્તિ કામ ભક્તિ પરમાણુ કામ કરે સત્યત્યક્તિ ઉત્પન્ન થાય બંધ થઈ જાય જે મારી પૂજા તો આ શક્તિ પૂજા દેવી પૂજા અંબાજી માતાજી કાલકા માતા પૂજા કરવાથી ચોખ્ખી કરવા માટે આત્મા પ્રાપ્ત કરતા પ્રકૃતિ સારી રાખી છે ભક્તિ આ માતાજી પક્ષે તે એવી જ હતી વ્યવસ્થિત વ્યક્તિ ના જ્ઞાન ની જ્ઞાન ના માર્ગ પચાવેલા છે પણ જ્ઞાન બધું પ્રાપ્ત થયું નથી જે જ્ઞાન જોઈએ જે ઈચ્છા પ્રાપ્ત થયું નથી જે વિકલ્પ છે બધા ધ્યાન લગ્ન ઉપર કે કોઈ કહ્યું અવસ્થા નું હા તેની પૈસા કરતા એકાગ્રતા ક્યાન ઉત્પન્ન થાય કોઈ પણ એકાગ્રતા મળે એ ખ્યાલ રહેશે એ ધ્યાન છે તમારા ધ્યાનમાં તમે શુદ્ધાત્મા છો તમને શુદ્ધાત્મા ધ્યાન વધે એટલે એ છે નિરતર ધ્યાન જ કરાય બીજા પ્રશ્ન ખરાબ થાય જ્ઞાન થી જે જાણી શકાય તે રિયલ ધ્યાનથી રહી શકાય રિયલ વસ્તુ જોઈ શકાય એક ઇન્દ્રિય થી દેખાય જે રૂપી તત્વ એ જગત માં જે કામ કરી લીધું છે દેખાય છે બહાર એ બધું એક જ તત્વી દ્રવ્ય જળ તત્વ જળ તત્વ દેખાય નહીતન બિંદુ દેખાય કે અનુભવ માં જ આવે શું ઘડી છે ઘણી છે વસ્તુ દેખાય નઈ ઘડી છે વસ્તુ દેખાય હું કાકર ઘડી છે તો દેખાય ઘડીએ આપડે ક્યાંય કરીએ દેખાય એટલે ચેતન અનુભવ ની વસ્તુ છે શું જો આ નિરાકુળ નિરાકુળ આનંદ લખ્યો વેરાકુરતા ચેતન નહીં તો આ કુર્તા વ્યા કરુર્તા ચેતન નહીં પછી કઈ ભૂલતું શું થાય છે ભૂલ નાખી જાય તો આજ્ઞા હોય હોય ને પછી તમારી જ રે ધીરે चेतन जे है ये केूक्ष्मजु ऑटोमेटिका के चेतन एक हाँ मैं ये चेतन न स्वरूप कया प्रकार के प्रभाव एना में भी चेतन हो सूक्ष्मजंतु हो जे, जे जीवन होना हो तो पी ए जीवन चेतन नहीं कू परल में सरल उपाय करवाय ध्यान सीवाय હોય છે શું છે અને એ ચેતન પામવા માટે ઝડપી માં ઉપાય કયો આ ધ્યાન કર્યા સિવાય નો ધ્યાન માં એ સિવાય બીજો કોઈ ઝડપી ઉપાય ધ્યાન માં ધુની થઈ ગયેલો હોય સંધી સંકો વાળું છે કેવું છે સંકો કર્યો છે મોટા દેહ બધા વિકાસ કરે કાશ્મીર ના ગ્રંથ માં એવું લખ્યું છે જે ચિત શક્તિ છે ત્યાં સુધી ખરાબ થઈ ગઈ એટલે એક જ કરું કે જે દેહ છુટકારો થયો એ દેહ નું માપ મનુષ્ય અને નલાયક કર્મ હોય ખરાબ કર્મ હોય ત્યારે નાનો દેહ મળે અને મોટો દેહ એ ઓછો કર્મ કીડી બહુ જંગીરી હોય જે બતાવ્યું એ લોકો ઉત્પત્તિ સમુદ્રો ને પાણી ને એની અંદર ઉત્પત્તિ થઈ અને પછી વાનર થાય અને વાનર માંથી પેલા માત્ર પછી વાનર પિક્ચર એની અંદર વાનર ના રૂપે પછી મનુષ્ય થયા પછી ધીરે ધીરે બધું આ થયું અને આપણે સનાતન ને રીતે આપણે જે ચેતન વસ્તુ મૂળ ઉત્પાદન થયું તે જાણ વાત કેવી આ જે સૃષ્ટિ છે એમાં જેવોલ્યુશન જે વૈજ્ઞાનિકો ઇવોલ્યુશન પાણી માંથી બધા જીવો થયા જીવ ની ઉત્પત્તિ આ સૃષ્ટિ ની ઉત્પત્તિ એ વિશે સમજવું છે એમને સમજાતું નથી કે આમાં આવું કે છે અને આજના વિજ્ઞાનીઓ આવું કે છે પણ પછી ગાય ભે પાડો એ બધું શીત થયું એમને સમજાય નહી શિવ પછી જાત જાતનું બધું એટલે નેવ ટકા પછી આપડે એમને છૂટું રમ્યા જૂટું રમ્યા એટલે હદ સુધી ધર્મ રાજા જેને આપણે કે જે અમિત ના આગળ જે બોલે એ જૂઠું રમ્યા ને સુધી દ્રૌપદી ને જે ઓળ મહાભારત માં ધર્મ રાજા એ યુધિષ્ઠિ આટલા બધા ધર્મિષ્ઠ ધર્મ ના રાજા કેવા એવા પુરુષે યુપુ રમ્યા અને પોતાની બહેરી પણ હોડવા મૂકી બીજા ચાર ભાઈ દ્રૌપદી ને પૂછ્યા સિવાય રાજા જેવા જુ સત્યવાદી સત્યવાદી હોય બહેરી જૂકી ના સમજ્યા કેટલા કેટલા દ્રવા કેટલો ના હતો એમાં મૂકી બીજા ને કોણ નહિ બીજાનું કામ નહિ કોણ મૂકે ક્ષત્રિયો મૂકે કોણ મૂકે હવે ગાંધીજી લખે છે અનાશક્તિ યુગમાં કે જે અત્યારે બધા મનુષ્યો ભગવાન છે પરંતુ જે યુગ અંદર जे महान धर्मवान थाने भविष्य प्रजा ईस्व रूपे पूजे थी बच्चे अनाशक्ति योग में थे, थे।, थे यदा यदा ही धर्मश्यक लान एक बी भारत अब देना धर्मश्य परिप्राणा साधु यहाँ भी बताया नोन अनाशक्ति योग में से अना जे अनादिकाल चालतु आयु थी आ धर्म अधर्म ना नाश थाय सत पुरुषों नाश होता અધર્મ નો નો બધા નો નાશ થાય છે એટલે અધર્મીઓ નો નાશ કરવા માટે સંતો રક્ષણ કરવા માટે સાધુ સજ્જનો રક્ષણ કરવા માટે કોઈ પુરુષ પ્રગટ થાય છે એટલે કે છે કે કોઈ પણ એવો પુરુષ પ્રગટ થાય છે અને એ છેલ્લા અત્યાર પાસે અવતાર સાહેબ તારે અવતારી કેવાય એનો જન્મ હોય અરે મૃગયાનો સ્વીકાર દસરથ રાજા એ કરે દસરથે કરે ને દસરથા શ્રવણ નું મોત થઈ જાય એ સમજીએ ને મૃગયા બિચારા નિર્દોષ હોય છે નિર્દોષ વર્ષમાં વિચરતા હોય છે પાણી પીવા જાય દશરથ રાજ રામાયણ ના વખત માં આપડે સાંભળીએ છીએ વાંચું કે શ્રી રામ દશરથ રાજા મૃગિયા રમતા હતા એટલે મુગા પ્રાણીઓ હરણ શિકાર કરતા હોય ને બધી જાય એના માટે યોગ્ય ના કહેવાય ને પણ જે નિર્દોષ હોય નિર્દોષ વિચારવા વિચારતા હોય શોખ કરતા શોખ કરતા સીધા લઈ લેતા તારી યોગ્ય નથી તેથી નરક નથી જાય યોગ્ય તો હોય ને બરોબર ને પંદર ક્ષત્રિયો જાય ને આ થાય ને કે ભાવ તૂટી જાય કરે પછી બધા ક્ષત્રિયો ઘણા ખરા નર્કેજ જાય પેલા રાજા ઉપરે હવે તો આપડે તો એક જ વસ્તુ જાણવાની કે જે ચેતન છે આ જે બધું સંસાર દેખાય છે એ છે એના આધાર માં કરો એને પામવાનો ઉપાય કયો બસ એ જ જાણો સરળ ઉપાયું એને જ્ઞાન માં જાણવું છે ઉઠાવવું જોઈએ ને ઉડાણ માં અને એ આનંદ છે તે આનંદ માં હોય એ તો પછી એને સંસાર કશું માનવ નથી પડતું જાણવું છે જેને તમારે જાણવું છે એ જ જાણનારો છે વચ્ચે કોણ જેને જાણવું છે તો જાણનારો છે જેને આપડે જાણવું છે એ જ જાણનારો છે તે જશે કે નહીં તે શંકા કરનાર પણ ચેતન એવી ચીજ નથી આગળ મળવા મુતા તમે આવી ગયો જવા ચેતન અનુભવ માં આવે ચેતન દેખાય નહી એ અનુભવ માં આવે છે એટલે વસ્તુ ને ને દુનિયામાં જાણવાની ગયા છો અહી આવતન પાંબુ આવતા उतारी अनुभव थी एमनेज्ञान मानव यज्ञ मानव यज्ञ साज्ञ है यू बतायू भारत ने खड़ू कर चेतन रेवीव અને જગાડ્યો આખા દેશને ને અને સ્વતંત્રતા મેળવી અને જે ગીતા નો અનુવાદ લખ્યો છે એના વિશે કે કે ઘણા લોકોએ લખ્યું જ્ઞાનેશ્વરે લખ્યું બધા ઘણા લોકોએ લખી ટીકા ઉપર પણ જે ગાંધીજી એમના ચાલીસ વર્ષ અનુભવ પછી જેલ માં રહી અને પોતાના અનુભવો બધું ચેતન રેડી અને એનું જે અનાસક્ત યોગ નું ટીકામાં અનુભવ સિદ્ધ કરીને પછી લખી તો એ વાત સત્ય છે એમ તે મહાદેવ દેસાઈ કિશોર મથરુ વાળા અનુભવ પૂરતો નતો એટલે વિનોભાઈ લોકો ને સત્ય ના લાગી એટલે એટલે જેને સત્ય લાગે તેના કામ નું બીજા લોકોને સત્ય ના લાગે ગીતા સત્ય છે ગીતા પર ઠીક લાગે બધા કોઈ માણસ એટલા બધા સત્ય હોય કે નહીં ગીતા બુદ્ધિ કમ્યા નથી જ્ઞાનેશ્વરી લખી ગીતા ઉપર એ વિશે આપણે શું કેવું છે એ બધી ગીતાઓ આવ કોઈ બુદ્ધિ માં વધારે હોય પણ બુદ્ધિવારે આ ચીજમાં કૃષ્ણ ભગવાન પહેલેથી કહ્યું છે કે આ ગીતા છે એમાં હજાર માણસ હોય એકાદ માણસ અર્થ સ્થુલ એટલે મૂળ વાર્તા શબ્દ અર્થથી શબ્દ અને એવા હજારો એકાદ એના સુક્ષ્મ સમજી ગયા છે એટલે હિન્દુસ્તાન માણસ એના સુખ્મ સમજી શકે અને એવા અધાર હોય એમાં એકાદ સુક્ષ્મ છે અને એવા સમજેલો ના સમજાય ના સમજાય છે એ જાતે સમજાય છે આમ શબ્દો પણ ના હોય લખે નહી સમજાવો જાતે પોતાની જાતે બધા પ્રયત્ન કર ના લખવું તો પડે પોલો હોય શકે સૂક્ષ્મ લખવું તો પડે પોલો હોય એને લખવું તો પડે સીધું સંત જ્ઞાને શું શબ્દ માં આવે જ્ઞાન ઝુંડા મૂળ જ્ઞાન રહે નઈ શબ્દો માં આવી રીતે જ્ઞાનેશ્વર બીજો પુરુષ કે ત્રીજો ખોટું આપડે જેટલું આવ્યું નહી બધું રિલેટિવ કૃષ્ણ ભગવાન ગીતાની જ્ઞાનીપુર ની વાણી છે પણ એની અંદર અર્થો જેમ જેમ થશે એમ બદલાતા જશે શિક્ષાઓ આપે એમ કર્યું ને એ પ્રમાણે જેમ જેમ છે એના શિક્ષાઓ થતી જાય મન ભાવતા થતા જાય ના ના હું તમને ધ્યાન કોને કે ત્યાં તમે ધ્યાન માં રહ્યા જ કરે જન્મ રહે આવશ્યક આવશ્યક આવશ્યક ચીજ આવશ્યક ચીજ એમ આવશ નહીંકલ્યાણ નું હોય છે એના કરતા લોક કલ્યાણ કરવું સારું લોક કલ્યાણ ની ભાવના કર્યા ધ્યાન ધોર્યા પણ આ કરવા करण ने लीधे एना करता करनी धन थी तनि मन थी कोईपन रीते भावे, समाज एवो एवो अर्दो -अर्दो करता એના કરતા રોજ અડધો કલાક કલાક હું લોકો ના હિત માટે ધનથી ઓળખવા માટે સીધો બીજો રસ્તો કાલે કહ્યું આ તો જે હૃદય ના અંદાજે ભરેલું જે હૃદય ભરેલું એ કાઢીએ ને તમને વસ્તુ તો અહીંયા અહી બધી વસ્તુ પ્રાપ્ત થાય એમ છે તમારે અમે નિડર પણ જ આ રજૂ કરીએ તમે રજૂઆત કરો અને કાઢી નાખો માલ લોક કલ્યાણ લોક નો અપ્લાય કરવું એવું જ એ પ્રત્યક્ષ દેખાય ને આના થયો દેખાય ના દેખાય લોક કલ્યાણ કરતી કરે લોકો આપવાથી ઈ થાય તમને ધ્યાન થયું અમારે તમને ધ્યાન થયું ધર્મ ધ્યાન મુજબ નાખતા આનંદ થઈ જશે બુદ્ધ ભગવાન ને બુદ્ધ ભગવાન બેઠા હતા પતિઓ બહુ દુઃખી માણસ ને લઈ જતા હતા બુદ્ધ ભગવાન હા તે દુઃખ ઉત્પન્ન થવા માટે શું કર્યું પોતાનું દુઃખ મટા માટે એની એની સેવા કરવા ગયા તો આ લોક કલ્યાણ એક જાત નો યજ્ઞ કહી શકાય ખરો કે લોક કલ્યાણ નો આવો આવ ભાઈ પૂછે છે ધ્યાન એવી વસ્તુ છે ચાર પ્રકાર નો ધ્યાન ભગવાન ને કયા તમે ગાળ દે તમને કોઈ ગાળ તમને શું ઉત્પન્ન થાય માર્ગ ધ્યાન જ ઉત્પન્ન થાય રૌદ શું થાય કે નર ગતિ જો આપડે ગમતું હોય પછી રાત્રે એકાએક બે ની જોડે પાંચ છ માસ માણસ આવ્યું રાત્રે અગિયાર વાગે અને કિરીટ ભાઈ બાયું ગાય તમે શું કહો આજની તારીખે આવકારીએ આવકારીએ આવો વધારો કે વાત તમે લઈ લીધી હવે આ ધ્યાન કર્યું કેવાય બરોબર રૌદ્ર આ તો ધ્યાન કેવાય આ તો ધ્યાન હવે તમને કોઈ ગા છે અને તમને તમે મનમાં એટલું સમજો કે આ ઘા લેશે હા તમારા ભૂલ નું પરિણામ આવ્યું નિમિત્ત બને છે માસ્તર નાપાસ કરે છે છોકરો નાપાસ થાય છે એટલે આપડી ભૂલ નું પરિણામ આવ્યું એટલે આપડે શું કરવું જોઈએ કે તમારા ઘર ના હિદય છે માટે એનો શું આપડે એને કેવું કે પતી ગયો ભાઈ ચાર શું કહ્યું થઈ ગયું થયું દેવગતિ નું ફળે મનુષ્ય સુંદર મનુષતિ કે કોને કહેવાય આત્મતિ થાય માણસ ને હા આત્મ પ્રાપ્તિ નું સાધન હોય અને જો નોકરીઓ કરવાના જે ઉપર બે હજાર ધર્મ ધ્યાન કર્યું પૂન નું ફળ આ ધર્મ ધ્યાન નું આ જેવું કઉ છે ધર્મધ્યાન નું પુન્યાનુબંધ પુન એટલે તમે ભોગવું થાય અને પેલું પાસે પૂન ભોગવતો હોય ગાડીઓ મોટરો કોણ લઈ લવું કોવું કોવું એને હાય હાય જોયેલા કોઈ મોટા ભાગ માં અધોગી પુણ્ય આટલી બી સગવડ માં અધોગદી જઈ રહ્યો અને એક માણસ ફી ફી વધવાના પૈસા નથી છતાં એ ભગવાન ના મંદિર પુસ્તકો વાંચવા લોકો મળે એ પાપ કહેવાય સગવડ ઓછી મળેલી સ્કૂટર થી ચલાવી લેવું પડે છે સ્કૂટર થી ચલાવી લેવું પડતું નથી ગાડીઓ વાળી થયા છે ધ્યાન સમજે તમને આ બીજા બધા ધ્યાન છે ને કે દાદાજી હું એટલું બધું ધ્યાન કરું છું કોને શીખવાડ્યું છે તેનાથી માદકતા ઉત્પન્ન થાય છે માદકતા માદકતા એટલે બીજા એ પ્રમાણ ના કરો મગજમાં કેવાય શું ના કરી ગુનો થઈ ગયો ના પડી ગઈ જાય મંદિર માં જાય છે નાખી સાન જતા હતા એક જ ટાઈમે જાવ છો એટલે ટાઈમિંગ છે તમને તેવું પડી જુટીન છે ને ના ના અચૂક હોવું એટલે ચોપડવાની આખું કાર્ય પણ કરી ના પીએ પણ બધા ખરેખર તો પીએ જ છીએ ચોપડવાની જ પીએ ક્રિયાઓ સહજ હોય છે અમે તું પડશે આમ ગપુ તારે ગપ્પુ તારેવું છે ગપુ તાર એવું છે અમુક બોલું ના તારે બોલ એક મિનિટ પણ ન્યાય ની વાત કરી નથી જો કુદરત ની ઇતિમાસ જુઓ કુદરત ની બાઉન્ડરી જુઓ એક મિનિટ પણ ન્યાય ની બાદ કરી